શિવ ભગવાન નો મોક્ષ થયો બીજે બધે નહી આપે તો ચાલશે અહી તમારું બધું કઈ જગ્યા નહીં ચાલશે અમે તમને સમજ પાડીએ અમે પૈસા અમારે લેવા દેવા હોય અમારે તો આ સંઘમાં એક માણસ નોકરી નથી બધા કામ જ જાતે જ કરી લે પૈસા જબરજસ્ત આવે નોકર માણસ નહીં શિવ ભગવાન નું શું દાદા શિવ ભગવાન અમને કલ્યાણ સ્વરૂપ ભગવાન કેવાય શિવ કે પોતાનું કલ્યાણ થઈ ગયું બીજા કલ્યાણ કરે છે અને પેલા તીર્થંકર તો કેટલાય લાખ માણસ નું કામ કરી અમારી ઉપરી તીર્થંકર બીજા કોઈ અમારી ઉપરી નહીં કોઈ જ નહીં તીર્થંકર છેલ્લું સ્ટેજ તીર્થંકર એટલે આ દુનિયા આખી પરમાણુ ની બનેલી છે અને દરેક જીવ પરમાણુ જ બોડી છે બોડી એમાં સૌથી ઊંચા ઉચા પરમાણુ આખા વલના હોય એકદમ ઉત્સાહ થાય આપડે સ્ત્રી મંત્ર બોલીએ આપણને કેવી રીતે ફાયદાકારક નીવડે જેને બોલી કેવી રીતે થાય જંતારણ કહીએ ને એટલે જોવાની અંદર આ પંજરી ક્ષેત્ર માં એ બધા નમસ્કાર પડી જાય નમો સિદ્ધાર આચાર્ય નથી અત્યારે આપણા જે આચાર્ય છે ને તેના આમ પરમેશ્રી માં ના ગણાય એનું કારણ પરમેશ્રી માં તો આત્મદ્રષ્ટિ થયેલી હોય તો જણાય એટલે અમને આત્મદસ્તી થયેલી નહીં એટલે બારના જે છે પૈસા કમા કરો છો કે પૈસા એટલે આખી જિંદગી માં કોઈ નું ખરાબ ઈચ્છું નથી અને કોઈનું ખાઈ નથી આજ આખા ધાર તમે શું કોઈ કામ કર્યું આખા દિવસ નું કામ કર્યું મોટું કામ નથી ના ભાવના એવી રાખવી જોઈએ તમને પછી મેતા હતા સીધા એ ના કરતા કેમ હાથ કરતા નથી તમે કરતા અને તમે કરતા હતા કરતા ક્યારે કહેવાય આ તો દરેક વસ્તુ હોય ને એ કરે ને પોતે નથી કરતો આપડે બીજા બધા ના પીએ કઈ નાખો છે ઈગોઇઝમ છે આ રિલેટિવ આ રિલેટીવસાફ કેવાય રિયલ ગુજરાત પોતે એકલો જ હોય પોતે એકલો જાય બીજા કોઈ ની હેલ્પ ના હોય એટલે આપડે દાઢી કરતા આવડે દાઢી તો બલબલે દિવસ માં ચાર વખત કરી પછી આ આપીએ નઈ બધું તો આપડે કઈ દાળી કેમ નહી કરી મને રેઝર આપવો તો ખરું ત્યાં રેઝર કરી ત્યાં કઈ ભગવાન છે ભગવાન વગર તો આ દુનિયા જ ના હોય આ ભગવાન ની જ લીલા છે ભગવાન શું છે અને શું નથી એ જાણવા જેવું છે એ જો જાણે એક્ઝેક્ટ તો ભગવાન પર આરોપ ના થાય આ તો ક્રિયેટર કરીને કુંભાર બનાવ્યો છે સાધુ સંધ્ય સમજાય નહી એ ભગવાન ને બનાવ્યા એ ભગવાન ને બનાવ્યા એ થઈ ભગવાન ને બનાવ એવું કે આ થાંભલો છે ને લાકડાનો તે થાંભલા એવું કહેતો શું કહેવાય લાકડા બાળકીઓ ખાધા ને શંકા પડે કુદરત મેડ માં બધામાં છે પાણીમાં હવા બધામાં છે મેનવેટ ઇન ક્રિએશન મનુષ્ય જેમાં નથી ખાજો પીજો લાકડા વારજો ને ઘડીયા તોડી નાખો તોડી નાખો પણ મારી પાસે ઘણા લોકો ઓછા આવ્યા છે કે દાદા ભગવાન પોતે કેવડાવે એવું નથી મારી પાસે દાદા ભગવાન પ્રગટ થયા છે અને જ્ઞાની પુરુષ છું શું છું એટલે બધાને કહી દઉં ચોખ્ખું કે ભાઈ પ્રગટ થયેલા છું ઓ દાદા ભગવાન થયો નથી મારે ત્યાં દીકરી ખૂટે ભગવાન કહેવાય આપણે ના કેવાય નહી એની જવાબદારી પણ મહાન બહુ પાક ભોગવા પડે છે ભગવાન થવું કે હેરી કે લાદા ખાન એટલે તમે જો આ દીકરી એમની છે પ્રગટ થયા જાતે જોયેલા છે મુંબઈ મોટા પ્રશ્નો જબરજસ્ત પ્રભાવે મોટા મોટા બધા સાયન્ટિસ્ટ બધા વકીલો ડોક્ટરો બધા પ્રશ્નો જબરજસ્ત બધા પ્રશ્નો જવાબ મળવા જોઈએ મમતાની વાણી ચાલો રજા આપો છો કઈ જે તરફ પહોંચી શકાય શું આ ધ્યેય નું જીવન આવે છે મનુષ્ય પણ મળ્યું મનુષ્ય પણ મળ્યું જ આનો સ્વ એટલે મનુષ્ય પણ મળ્યા પછી આપડે ધ્યેય ને પહોંચવા માટે શું કરવું જોઈએ સંસારના સુખો જોઈતા હોય ભૌતિક સુખો તો તમે ભૌતિક સુખ તમારી પાસે જે કઈ હોય તે આપો લોકોને જે હોય માનસિક સુખ હોય પૈસા ના હોય તો એનો અબલાઈ જાય મિચર કરીને તો કઈ પણ લોકોને સુખ આપો તો તમને સુખ આશા રાખી શકો છો તો સુખ તમને મળે અને જો દુઃખ આપો તમને દુઃખ મળશે આ દુનિયાનો કાયદો એક જ બે શબ્દો હંયા ખાતે જગત ના તમામ સંસ્થા ધર્મનો કે સુખ જોઈ તો એને ધબો કહી શકાય સલાહ આપી શકાય બધી અનેક રીતે ઓર્બલાઈઝ કરી શકીએ એમ છે અને આપણને બે ગાળો લઈ જાય તો પછી આપડે મનમાં વિચારો શું થાય છે પછી આપણા માટે આપણે વાઇન્ડનેસ કરવી એવું કઈ કાયદો હતો અમુક થાય એ માટે આપડે વાઇલ્ડ વાઇલ થઈ શું આપડે બઉ વાઇલ્ડનેસ કરશે એટલે આપડે નક્કી કરવું કે મારો કઈ હિસાબ બચે પેલો માટે આપવા આવ્યો છે બીજા કોઈ આપતા નથી માટે આપવા આવ્યો છે માટે કઈ કારણ તો હોવું જ જોઈએ તો આપડે એટલે આપણે જમે કહી દેવું કે બે ગાળ લઈ ગયો એટલે જમે કહી દેવું તો આપડે હિસાબ પછી ગયો મારો પૂર્વ નો છે તેની તમે નિવેદ છો એટલે હિસાબ પચી ગયો આપડે જો પછી પોસ્ટ ધીરીએ તો પછી ધીરીએ પછી ફરી આપડે જ બનતો જે શું ખોટું છે બરોબર ને કઈ જીવન જીવવાનો છે આપડો હોવો જોઈએ એ તો આપડે બનગે દેશું ખોટું સાસુ સાસુ દુઃખ દેતા હોય એને આપડે જાણીએ કે દુઃખ લેવા આવ્યો છે ઈશા છે મારા એ ખાનગી પછી હું સમજાવું કે આ રીતે ચાલશે અને તું ચૂકી દઈશ માંથી ને તો તું કોમ્પ્લેક્ષ કરું છું તારે કહે બંને વાઇલ સાહેબ પછી રહીશું માણું એને માણસ એમ જો વાઇલ છીએ એના અર્થે શું છે વિચાર હોવા જોઈએ ધર્મ એટલે કઈ ભગવાન ની પાસે બાળક ધર્મ નથી ધર્મ તો આપડે ધ્યેય ને પહોંચવું એમના છે જોડે જોડે એકાગ્ર માટે આપડે કોઈ પણ સાદર કરીએ એવા દૂધી વસ્તુ છે પણ એકાગ્રતા અમા કરો તો બધું એકાગ્ર જ છે એમાં શું કેબલાઈઝિંગ રાખો નક્કી કરો ઓબ્લાઇઝ કરવા આવે તો આ ભેભાશે શું કરે નક્કી કરો મારે વાઇલ કર્યું નથી વાઇલ થાય મારે થયું નથી થઈ શકે ના થઈ શકે નક્કી કરો થોડો ભેગા થાય કે ના થાય મુશ્કેલ છે પણ એમ કે મુશ્કેલ છે મુશ્કેલ હોય તો નક્કી કરીએ નઈ કારણ માણસ તો ભારત દેશના માણસ તો જી મુનિયાનો પુત્રો છે તમને ભયંકર શક્તિ કરો મારે આ નક્કી કરવું જ છે એ અવસ્થે પણ છે બે વખતે તમે ફરી જવાનું આમ વાયન્સ ક્યાં નથી કર્યા છે અને તમને સુખ પડતું નથી વાયન્સ નું સુખ પડે છે હું તો દુઃખ જ ઉતરો છું